તમે કાદા બધું તમારું જ નઈ નથી કઈ થી લાવે બિચારો જે એની દુકાન માં આપે આપણને નથી એ ક્યાં થી લાવે એની દુકાન માં આથી હોય ને આપડે કઈ રેશમી આલુ ક્યાંથી લાવે બિચારો તને આમ જઈએ છીએ માલ હોય પોતાની પાસે એ જ આપે ને પછી આપડે ભૂપેન્દ્ર બહેન કયું હોય ને દીક રાખે કારણ કે માલ છે ના દાદાજી સ્વામી ના આવજો દાદા દાદાજી હું તો કોઈ ક્રિશ્ચન હોય કે મુસ્લિમ હોય ને તો એ હું મારો વિવેક ના ચૂકું દાદાજી જોકે એમના સુધાત્મા ની આપણે માફી માંગીએ છીએ મોટા ભગવાન હા ભગવાન ને પેલો ઉદા ઉભાઈ જપ્પા માર્યા સાંભરવાનું નોર્થ લેવાનું રિક્ષા એકલા પામેલા બીજી કઈ રીક્ષા ને એ રીતે એકલા જ જ્ઞાન પામે કોઈ આવે તમને બિલકુલ માહિત ભગવાન એમનું નામ લીધેલું એટલે એમના નામ થી આપડે બીજા બધા નામ તો છે પણ આટલું આમનો બધા દ્રષ્ટિ છે હિન્દુસ્તાન એટલે આપડે એમને શ્રીમંદર સ્વામી તીર્થંકર સાહેબ છે દોઢ લાખ ની ઉંમર છે દોઢ લાખ હજુ એક લાખ આપડે ચોવીસ હરિહંત હતા એ તો સીધું થઈ ગયા હવે તો હવે કોણ હરિહંત કે એ ગણાય એટલે આવું જો હંધીર બોલે નૌકાળ મંત્ર ફળે રી તો ફળે નઈ ને હા કોઈ સમજણ નથી હા આપડે સાધુ ને સમજણ વાત ક્યાં ભૂલ કરી દે તો પછી એક મહાવિદ્યાય ક્ષેત્ર માં જવું પડે અને ત્યાં ધીમંદર સ્વામી ની પાસે આપડે જવું ભૂપેન્દ્ર ભાઈ આપણે આ ભાવ પછી બીજા ભાવ નથી કરવા જ નહીં को था था जाए। दादा आ अवे आवो के से। ने चोपड़ा चोक मनुष्य थवाक अमुक अवतार लेवा पड़े पेनर्जन्म थे क्षण नही तो बीजा जन्म लक्षण थे गये सबसे ध्यान ना अपने ज्ञान आज ધ્યાન ના આપ્યું ચાલો બધા મન આવે અને દેવ પણ સુપર હ્યુમન જેવા લક્ષણ દેખાતો હોય દેવ હોય સુપર હ્યુમન કોને કેવાય પોતાનું સુખ હોય પોતે ભોગે તરફ મન બગડતું નથી કોઈના તરફ થતું નથી બેન ચારિત્ર ક્યારે કહેવાય પાણી ના અલસા ચારિત્ર કહેવાય તમને આત્મા માં નથી આવતું પણ દેહ આવી જાય છે તેમ લાગે કેદોષ ને આપડે દોષિત માન્યા એ ભૂલ છે બરાબર એટલે આમ જ્ઞાન માં આવ્યું મ માં આવ્યું પણ હજુ થિયરમ ઉપર થતારમ માં જેટલા માર્ક મળે ને એટલા તમને મળે પણ બોનસ ના મળે હજી તો બે મહિના છે ને હાથે હજી તો બે મહિના આપડે ચાર મહિના જોડે ને જોડે ફરવાનું કેવું હે બી તો ચાર મહિના જોડે રોકાવાના ગુરુવારે જવાના કેનેડા બરાબર ત્યાંથી કેટલી હજાર બી કેવું પણ જાગ્યું છે એ પૂન ઓછું નહીં દાદા બહુ મોટું પૂન એક મિનિટે મળ્યું નહી ઘણે ઘણે હોવૈનો સરવૈવ આવ્યું જાણો છે પણ છતાં તપ કરવું પડતું હતું તપ કરવું પડ્યું ને અત્યારે મોજો ભાઈ મોજો તપ કરવું પડ્યું ને તમારે દાદા ભગવાન ને નમસ્કાર કરું છું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું એવું શું લાગજ સ્કૂલો માં જાય તો બધા છોકરાઓ નો નમસ્કાર કરાવે જે પગલા ચાણવાનું બાદ કરે આશીર્વાદ મને લોકો કેવાય તમારી તો થિયરી આવે બાકી આ જગતના લોકો બોલે તો વાણી થિયરી થિયરી જ નહીં ને સમ્યુ હોય નહિ સમય દર્શન થયું હોય મહા મહાટી ઉપાય પણ ના શકવા પડે થોડું જ્ઞાની પુરુષ હોય તો કૃપાથી પ્રાપ્ત થાય ને થાય કશું જ કરવાનું દ્રષ્ટિ પણ પોતે સીધી દ્રષ્ટિ ફર્યો આમ જોતો હોય મને આમ સીધી જઈ દવાની જરૂર છે આપડે કઈ વાતચીત આમ નઈ પણ આપડે આમ હોવું આવી જગ્યા પુરુષાર્થ કેવી રીતે કરવાનો બધા થાય આ બધા આ તો એવું ને મારે એટલા ને જો આવી જગ્યા કરાય આવા સંજોગ માં પુરુષાર કરાય પુરુષ પુરુષાર્થ કરે છે નિર્દોષ છે દોષિત દેખાય છે કેટલાય લોકો છે એની પર પૂછતા એ દ્રષ્ટિ જોતા હતા भाई कहते हैं આપણને સેન આપડે નફો કરવા નફો કરવા નફો ના થવા દીધે પેલા લોકો બરાબર ભોગવે લોકો કઈ કે ના એ ડાયા જ છે આ લોકો જોવાની પછી બોલ્યા નથી લોકો પાસે ડાયા કે બાબત નાની આવડું મોટું કરવાનું તમારે નાનપણ માં થયેલું કદાચ પછી મિજાજ ખસી જાય તમારે થઈ છે માણસ સુખી થાય નઈ અને કોઈ ને ચમકીત થાય નહીં ચમકીત થયું ત્યારે ગણાય કે પ્રોબ્લેમ ના ઉભા થાય શું सम्य ज्ञान मैं जरूर है तो ज मुक्ति तो आत्मज्ञान प्राप्त करने क्या घना बड़ा प्रयत्नों करे आत्मज्ञान एक वर्त थे समाधि मरन तो अवश्यमत के, के, के तो, तो कया लाभ ठीक आत्मज्ञान जल्दी थे सके अनुभ का, के कारण घना है आत्मज्ञान घना पुस्तको वाँच शास्त्रो वाँचा घोक्ष आत्म आत्मा प्राप्ति सम्यक दर्शन प्राप्त थाय सम्यक दर्शन कई रीते प्राप्त थाय आ शास्त्रो वाँचिए परोक्ष बद वचनाई रीते थे तब मागनी करो जो करो ते बोलो क्यों संकेत जुए थे सहायक संकेत जुए, है। जुए है। थे निर्विकल समाधि जुए थे निष्प्र बुद्धि बीजू कई मगोत आत्मा नु ज्ञान थी आत्मा मुक्ति पमी जाए बीजू बजू तो घनी वक्त मगो ખાલી નિષ્ફ્રો જ્ઞાન જોઈએ કે ઘણા વખત થી હું આ બધા પ્રયત્નો કરું છું બધા કેશ મુક્તિ લઈને બેઠેલા છે અંતિમ તેથી કૃપા શ્રીપદ્ધ કૃપાવલી કહ્યું કે જ્ઞાની પુરુષ ને ખોળો કે જ્ઞાની પુરુષ ની રાખીયા આપી પછી સત્પુરુષ એ જ કે નિષ્ધેન્જના આત્મા ઉપયોગ છે શું શાસ્ત્ર માં નથી સાંભળ્યા સ્વરૂપ છે નિરંતર આત્મા ભરે ક્ષણ વાર સંસાર ભરે અમે ક્ષણ રહેતા નથી એવું તમે જુઓ છો ને એક શણવાર સંસાર માં રહ્યા નથી આ દેહ નહીં થઈ વર્ષે બુ સંકેત નાખી દેવડાવે શું કરે અમે તો એવું સંકેત આપીએ તમને કૃષ્ણ ભગવાન આપ્યું એ બધા છે ત્યાં આગળ પ્રશ્ન પૂછતા ભાઈ પકડ્યા ને કઈ કનુભાઈ નામ હતું એનું કનુભાઈ કનુભાઈ હા આપડે તો હાય ને તબલા વાળા ને બીજું ભક્તિના માર્ગમાં વધારે પડતું સ્ટેપ હોય ભક્તિના માર્ગમાં ઓરખી ના જાય જ્ઞાની ભુજ ના એ હશે ને ભૂજ હશે તારે ટેન્શન ના હોય ટેન્શન રહીત હોય કેવું તમારે ટેન્શન નથી થતું જે ગું ખરું ન થતું કારણ કે આખા જગત ને નિર્દોષ જોયા છે એ પોતે પણ આવે નિર્દોષ એમની એમની પ્રતિ જગત નિર્દોષ છે અને અમારા જ્ઞાન છે જગત આખું નિર્દોષ જગત માં કોઈ દોષિત છે જ નહીં આ તો બધો દોષ આ ભ્રાંતિ દેખાય છે જેટલા દેખાય છે ભ્રાંતિ દેખાય છે તેનાથી આ જમસા ભટાય ભટાય ભટાય भटकिया करे निरंतर भटकिया करे आत्मा स्वभाव स्वभाव राजने पदार्थ पदार्थ, च्छे। च्छे। पदार्थ तो यह रीते थे पास अनुभव कई रीते थे रीत तबका આવડશે હું કઈ તો આવડે નઈ રીધો આવડી હોત ને આમ કરી અને એ કરીએ આત્મા જાગ્રત થઈ જાય નઈ શું અનાધિકાર્ડ નો સુશી અરણ થી તે આવરણ બધા આન્વેલ કરી નાખીએ છે પાપો ભસ્મીભૂત કરી નાખીએ અને નામ આત્મા પ્રાપ્ત થયું સમય દર્શન કરો નિરંતર જાગૃતિ થયું અને એ જાગૃતિ અમે આપીયે ત્યાર પછી જાગૃતિ એના મૂળ સ્ટેજ આવી જાય એટલે કેવા જ્ઞાન કેવાય ને ફૂલ સ્ટેજ માં ફુલ ફેઝ માઈ જત કે ઓળના આ દુનિયા કોણે બનાવી હોય એવું લાગે છે પેલા બેન કા આવના આવ ઉપર જઈને બોલાય ને પેલા બેન બે બેનો તેલ ઓલા આવ કેમ બધા સસંગો સરસ લાગે જ્ઞાન માં દે પੁੱત કેને કે આ દુનિયા કોણે બનાવી હોય એવું લાગે જે અનાદિ અનંદ છે જયારે શરૂઆત થાય ત્યાં બનાવી કેવાયુઆત ભગવાન મહાવીરે કહ્યું કે god is not creator of this world letter <coughs> god is creator is correct god is creator is correct by relative viewpoint god is creator is correct by relative viewpoint not by real view point by real view point god is not creator of this world letter god is creator is correct by christian view point by indian view point muslim view point by relative view point not by real view point tar faina taite je pusta <coughs> rachi bhagwan nathi tame kotha bark aite kayi bhagwan creator san tama na paalo se mel fuge nala view point thi barobar chhe pan ved લાસ્ટિક માં એવું નથી કર્યું નથી ભગવાન ના હોય તો તમારે બધા આનંદ દેખાય જ નઈ આ બધા જે શાંતિ આનંદ જે લાગણીઓ દેખે લાગણીઓ આ ઝાડમાં લાગણીઓ હોય કે નથી બધી એ લાગણીઓ દેખાય નહિ વામો લાગણી ના હોય વિવેક નથી ભગવાન છે ને ક્યાં નથી અને વિવેક નથી એને માણસ કેમ કેવાય શું કે ભગવાન વિષ્ણ ભગવાન ભગવાન કઈ જાતના લોકો ભગવાન ફરી આવ્યો શું કહે આમ તો કાગળ લેક કરે લોસ પ્રોફિટી ઓફ બધે છે બધા કાગળો તારા અરજીઓ ક્લેક કરે તો અરજી કોને પહોંચાડવાના એટલે એલપી ઓફિસ માં જાય મને ક્યાંથી એડ્રેસ છે લખી લે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર એવરી ક્રિએટર ની છે વિઝીબલ અને ઇનવિઝિબલ તારી મારી વચ્ચે ઘણા ક્રિયાચર છે અરું ક્રિયાચર થી જ ભરેલું છે દુર્બીન ના દેખાય બીજા દુર્બીન થી ના દેખાય એથી નાના એથી નાના છે ભગવાન પોતે રહેલા अंत मैं दाते जो एक एक है एक ना जीवड़ा भगवान मैं देखायलू तो मई शू कम भूली जाए मरती वोली जाए ज्यादा आप कजूक निकरिय मारती वोली जाए पी याद आस एने भगवान कहवा भगवान तो देखा दिव्य देखो सहीद हो ના થાય કારણ પોતે સ્વભાવથી પદલ છે એમાં અંદર પજલ જ ઉભા થયા કેટલા દારા સોલ થાય એ પદલ કેટલા દિવસ સોલ્વ થાય એટલે આ બધું ચપડે છે બિચાર્યું બઉ જાગ્યું છે કે ખાવા પીવાની બધી રીતે વૈભવ પૂન તો જાગી પૂન એમાં જાય થઈ આવ પરિગ્રહ માં છે પરિગ્રહ માં આત્મા પ્યા થયેલો એ આત્મા નીકળી શકે નહીં થાય હજી તો આ મન વચને કાયા એ જ પોતામાં મોટો પરિગ્રસ્ત કોને છોડવાના છે આત્માને નાગો કરવાના છે તમે દેહ ને નાગો કર્યો કે કોને નાગો કરવાનો છે હા આઠ પરિગ્રહ લીધે ઉપાય પણ એ થઈ જાય ખરાશ થઈ જાય પછી મા ખાલી મોહદ કરે કરે આખો ફટાય પછી આ તો અંદર બધે ધ્યાન થયા કરે આંદ જૈનો વધારે ચાલે જૈનો જાગૃતિ વધારે હોય છે કાલે નાના જીવડા મારે જ મારતા નથી ને એમ અને વૈષ્ણવ નાના જીવડા મારે જાગૃતિ ઓછી ને એટલે એને બઉ આપ તમને તો બઉ થાય રસ્તામાં જતા હોય તો કે શૈલેષ તમે છટો હોય મહી શું તર થાય રાતે કોઈ મુંબઈ માં ગયો તારા ભાઈ મધ્ય ચાર રૂમર રહેતો હોય ચાર રૂમર તારા ભાઈ માં રહેતો હોય એ તેવા પાંચ છ જણ તમે જાઓ રાતે હડાઈ ગયા ચાલ ભાઈબંધ આર્ય કેવાય ખાનદાન સંસ્કાર તો ખરા ને શું કે આવો પધારો કે નહી શું કે આવો પધારો બે હાડે ફસો પણ મનમાં શું હોય रौद <laughs> ध्यान बोला मन माले मणस मुश्किल એવા ટાઈમ ધર્મ લોકો સમજે આવે કઈ ન્યાય છે સજનતા કરો અને ફરી માણુષ થાવર હ્યુમન તરીકે રહો અને દેવગતિ થાવ સુપર હ્યુમન તરીકે રહો સુપર્યુમન કેટલાક જોયા ત્યાં સુપર વુમન કોને કહેવાય તે કહી દઉં પેલું વ્યાખ્યા પોતાનું સુખ બીજા હોય ને તો એને આપી દે એ સુપર છે મને એમને માટે ખાલી છે ધનાર છે તો અધાર બર્થ ખાલી છે ને મો કર્મ મો કર્મ છે ના અપાય મોક્યું છે આપડે ત્યાં જોઈએ આપડી દ્રષ્ટિ બગડે તે ઘરે આપડે વિચાર આપવો છે મારી છોકરીને હું જોઈએ દ્રષ્ટિ બગડે મને કેટલું ખરાબ લાગે કેટલું દુઃખ થાય એ ખ્યાલ આવે તો એ સજ્જન છે પાછો પડે તો એમાં સજ્જન કેવાય સજ્જન કેમ કે ઘડિયાળ રસ્તામાં જડ્યું બસ ઘેર વાપરવા માંડી પડ્યા એને સજ્જનતા કે ઘડિયાળ રસ્તા જડ્યું અને તમે ઘેર વાપરવા માંડ્યા એ સજ્જનતા કેવાય અને તમારું ઘડિયાળ ખોવાઈ ગયું કોર્ટમાં તો તમે આશા રાખો ના રાખો કોઈ કોઈ જડે છે તે તાઇન ટોલા ની સાથે એની ચેર હોય એને ઘડિયાળ હોય હોય તે આપણું ઘડિયાળ ખોઈ ગયું હોય તો આપણે જાણીએ કે ફોર્ટ એરિયામાં પડ્યો એટલે દરિયામાં પડી ગયા જેવું ફરી આત્મા આવે એને એવું એની આશા થોડીને બેઠા હોઈએ છતાં પેન છે પછી પેપરમાં આવે કે ભાઈ કોઈનું ઘડિયાળ ખોઈ ગયું હોય સોનાની સા સોનાની ચેન છે એનો પુરાવો આપી અને આ વીસ રૂપિયા છપ્પા મણીના આપી લઈ જાય તો એવું જગત છે ને તો એનું ઘડિયાળ પાછું આપવા આવે ને અને આપણે એના આપીએ પછી કોણ આપણું આવે મોક્ષે જવું હોય લક્ષણ કેવા હોય જોડે લઈ જાય ખરું આપડે જતી વખતે એ લાખ બે લાખ ડોલર તો લઈ જાય ને જતી વખતે તો મારો નાસ્તો કરીએ પટેવાનું ઘટે એટલે અહીંથી જતી વખત કેવું થઈ જવું જોઈએ मरण मर, ना लागे रण ए मरवा टाइम थे तो अपने वैभव वैभव कशु हाँ ना छोक हो कशु हाबड़े नही थे हवे सहजे आत्म ज्ञान क्या आखी जिंदगी करेल हो सहजे करे थवे आत्मा भरण एक ज्ञान करव के मैं आत्मा संद, आम साइ अंदर ऐसी तो मैंने तर कर आत्म ज्ञान करू आत्मा तब पड़ी बताए छता भगवान जे पे કેટલી ઉમર થઈ તારી કે કોઈ માણસ જીવાનો હોય તો ભણવા માં જાય ના નઈ ભગવાન રસ્તો બતાવ્યો કે ભાઈ સાઠ વર્ષ એકાશી વર્ષ જીવાનો હોય એકાશી વર્ષ કોઈ જીવાનું હોય તો એને સત્યાવી દેવું વર્ષે ચેતી જવું જોઈએ ચોપન વર્ષ માં અત્યારે બાકી રે વન થર્ડ બાકી રહેતી બેકગ્રાઉન્ડ જોઈએ બદલાવ આમ કહીએ પણ બદલાવો જે પરિણામ પરિણામ જ થાય એટલે બદલાવ જોઈએ એ કેવું બરાબર છે પણ એ પરિણામ જોઈએ ને બદલાવ જોઈએ ને આત્મજ્ઞાન ભાવ કર્યો છે આ જ્ઞાની પુરુષ ના દર્શન સી રીતે થાય જ્ઞાની પુરુષ કેટલા હોય એ જાણું છું વર્લ્ડ માં તમારા બુદ્ધિ નથી મારે અપાન છો હું તો બધા થી બુદ્ધિશાળી શું કહ્યું તારે જ્ઞાની પુરુષ ભગવાન શું કહ્યું કે જેને બુદ્ધિ ના ના હોય તે જ્ઞાની પુરુષ કહેવાય અને તે હોય એક જ હોય વર્લ્ડ માં કોઈ ફેરો આ દર્શન ક્યાંથી થાય આ દર્શન અને દર્શન થાય તો કિંમત સમજવી તે દુર્લભ છે અમૂલ્ય ચીજ કિંમત તે સમજાય એટલે આપડે તો પુસ્તક છપાય છે તો એ બધા આપતા વાળી કહેવાય છે આપતા પુરુષ શું કે જેને સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોક્ષે જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ કેવાય છે બે છપાય છે બાર મને પાંચ પચીસ હજાર પચાસ હજાર પુસ્તક છપાય બધા શું કારણ કે એની કિંમત જ ના થાય ને અમુલ્ય થી કિંમત થાય હવે તો એક જ નિર્ણય ઉપર આવું છે બધું મૂકી ને આત્મજ્ઞાન શાંત થઈ જવું છે કઈ ઓછું વિચારવું કઈ કરતા કઈ કરવાની બઉ ભાવના ઓછી રહી છે કઈ ખોરવાની વસ્તુ हे तो एक बढ़ू बाजुए जेलू आप एक अमेरिका वालों ग्रीन कार्ड वाला आया था लग्न हिंदुस्तान हिंदुस्तान लग्न करवाया था ग्रीन कार्ड वाला लगभग महिला मैं बी दाड़ा थे नही पास रहे एक जन कहू के मोड़ी देखाई फला स्टेशन पर छोरा ने कहो जो ले ला तो स्टेशन पर देखाई नहीं સ્ટેશન પરત ના કાઢવું પડે હેરાન કરે એટલે આપડે જગા તો ખરી કાઢવી પડે પંદરક જણ હોય તો તમે પરવ દિવસ આપીએ મંગળવારે પંદર